दादा पत खुब का करे दादा का એને એમસી માં જે પરમાણુ છૂટે છે એ પરમાણુ એટલા બધા બધા ખરાબ હોય છે એટલે લોકો કહ્યું કે આટલા ત્રણ દિવસ સુધી તમારે કશું અડવું કરવું નહીં અને પરમાણુ બધા ખપી જાય પછી નાવ પછી દંડ છે એમ થી કે ઇનામ આપવા જેવું છે કંટાળે એવું કેવી રીતે ગમે દાદા જો એવું છે કે ખબર જ નહી હોય મનુષ્ય ખબર જ નહી હોય ને લોકો બે થઈ ગયા બેસી દ ખાવાનું નાખવાનું સ્પર્શ થાય ને એટલા પોઝ પરમાણુ મંદિર માં જાય ને મંદિર વાત ના કરે દીવો ના કરિદાન પુર્વિશા કે સ્ત્રી જાણ છઠ્ઠી છે મારા દાદા <laughs> મને કેતા હતા બાબત માં કે મેં એવું સાંભળ્યું કે વાંચ્યું કે આપડે જે બધા વિચારો કરીએ દિવસ દરમિયાન જે આપડી ઈચ્છા હોય ને આ બધા વિચારો આપણા હોય એ આપણને સ્વપ્ન માં આવે તો એ માટે મારે જાણવું છે કારણ નથી તમે સમજ મળી ને તમારે શું જાણવું છે બે દેહ નું છે કાર્ય અને આ જે અત્યારે છે આ ત્રણ દેહ નું કાર્ય છે આ એ સપનું છે આવે છે કે આપણે નાની પુરુષ ના દર્શન કરીએ પણ ડ્રીમ સાચા છે आपने, आपने सपना नेमक खोटी अवस्था सा અનુકૂળ આવે ના અનુકૂળ આવે એ જુદી વસ્તુ છે આ દાદા સપના માં બહુ જન્ય લોકો ને આવે છે ખોટું નથી સપના માં વિધિ કરી આપણે जयो तो एन अच्छा लि, तो, तो एक बार लिस्ट मे करेलुबई मकलेल खबर नहीं क्या तो समय समय नजीक ना, ना कार्ड हो અને તીર્થંકર સમય હોય તો મોક્ષ થઈ જાય તો એવું છે એક મિનિટ ના થાય કેવી અમારી જાગૃતિ હોય કેવી એક મિનિટ ના થાય એક મિનિટે પણ જાગૃતિ બંધ ના થાય પણ સમયની જાગૃતિ એમને સમયની જાગૃતિ એને ના હોય અમારી પળ જાગૃતિ હોય પળવો જોયે ને પણ પળે છે એક પણ નહીં એટલે લગભગ અઢી મિનિટ થી અમારી જાગૃતિ ચાલુ થઈ જાય એમની તો સમય ની જાગૃતિ અને તે હળેક પડે હા અને તે નિરંતર નિરંતર લાઈટ ચાલુ પાંચ કલાકે દસ મિનિટે અડધા કલાકે એ લાગતી હતી પણ કોઈ કોઈ પણ કોઈ પણ કાર્ય થાય ધંધાનું હોય કે કોઈ પણ એની જ્ઞાન કેવાય આત્મ જ્ઞાન પછી આત્મ જ્ઞાન થતું પછી આમ ઝીણું થતું થતું થતું થતું કેવું જ્ઞાન જ્ઞાન એ કેવું જ્ઞાન છે રાગદેશ ના થાય તો સુધી આવે એટલે આપડે જાણવું કે આ બધી બધા વિશા ટિકિટો બધું મળી મળી ગયું રાગદેશ થી આજે બધું ગુરુ રાગદેશ ચડા ગયા ખરા રોજરોનુ કે દૂર રહો એ તથો બિલાડી જાય તો એ ચીર ચડે તે હા જોડે આપડે કઈ પણ ખોટું કામ કરીએ તો એ શું છે ખોટું કામ કર્યું એટલે નુકસાન કર્યા તારું ખોટું કામ થાય તો એ કોણ દેખાડે છે તમે જે મહિલો પર હોય ને તે મહિલ નું એક જ્ઞાન બતાવે તમને ચાલ્યો જ્ઞાન તો કર્યું આકર્ષાન નથી પણ એ પણ હોઈલ ચાલ્યું એટલું તો લાત રહે છે सम्... बुद्धि सम्यक, सम्यक, सम्यक थी सदबुद्धि थी से सदबुद्धि कह सम्यक बुद्धि कहवा છે પચાસ ના પ્રમાણ માં છે મારી જોડી બેસી રે ની એમ કેતા હોય એમના મોડા પર થી ખબર પડી જાય ને ગમત એમને સમજણ પડી સારું બોલ્યો ને અને તમે ચોક્કસ કરો આમ કરી આમ બોલો એટલે દાદાભાઈ પૂછે છે કે હું ખોટું કરું છું તો એ પાપ કેવાય કેવાય પાંચ માઇલ ઉપર છે ખરું ખોટું દેખાડનારું જ્ઞાન જ ઉત્પન્ન થયું વિવેક વિવેક વિવેક થયું એ તો જાગૃતિ છે એને એને પાપ પાપ પાપ ના કે ગાડી ફેરવી નથી ટ્રક ફેરવી નથી હવે ટ્રક તમને આમ અંધાર ગોળ માં તમને ટંકા ના પડે એને બધે ઘણા જી મરી જાય છે કે દેખાતું લાગતો બરાબર એવું બને ભાઈ પૂછે છે ज्ञानी देखाई दे करता है प्रतिक्रमण करता जाओ अपने क्या अपने क्या छता व्यवहार निकाल करवा आनंद को અમેરિકન ગાડીઓ છે અંધારામાં કે છે બરાબર દેખાતો નહી છોકરી ખુબ ખુશ થઈ જાય રોહિતભાઈ પૂછે છે રોહિતભાઈ પૂછે છે મળે ભાવના કરીએ તો બરાબર મોક્ષ થાય એ ભાવના કરીએ તો આપણને તો મળે આપણે આપડે કઈ કરવું હોય તો ના થઈ શકે એજર ના હોય ને આપડે એમના માટે કઈ કરવું તો ના થઈ શકે શકે કોઈ કોઈ નું કરી શકે નઈ આ પપ્પા બે નો રાજ નથી તું કરું તો તારું એ કર સારા માણસો હોય એટલે તમને આવી લાગણી થાય ને લાંબાલ બધુંગત એક જ કોઈ ભૂલ કાઢી શકે નઈ બુદ્ધિ વાળું એક જગતું આપડે વાત કોની સાથે કરે ઇન્દુભાઈ પૂછે છે કે अतरे तो अपना हिंदू समाज में बदा जो लग्न थाना बाप गोटवी आपे पक्सेसफुल जताी जिंदगी ए सहन करू पड़े चे. तो रस्त है कारण के, के लोग समाज ना प्रेशर ऐसी मां बाप ने राजी राखवा रीतना लग्न करता हो आखी जिंदगी भोगव पड़े चे. तो रस्त है किए આપડે સરસ ડિઝાઇન કરી હોય ને એવો છો તડબુચો લઈ આવ્યા હોય કાપી તો લગ્ન કેમ હિતકારી છે કોઈ કે છે કે લગ્ન કેમ હિતકારી છે કેમ ફરજીયાત છે કે અથડી અથડી અથડી ને ડેવલપ કરે છે માણસ ને માણસ જીવ માત્ર કરવા માટે મારે જુડે ઠોકા ઠોક કરે મોક્ષ જાય એના પછી વાત એવું પછી બોલે ગમે એટલી હોય ને નક્કી કરે છે એટલે કહું છું પરિણામ પછી તારણ કાઢજે સમજી જાય ગયા સ્વાબિત કરવાનું શું અનુભવ થાય જોવા બરાબર લગ્ન એ મોશ માટે અનુભવ માટે સારા હું લગ્ન કરવું છે ને તો <laughs> આપડે લેડી દેખાય ચાઈના શીખ તમે ક્યાંથી શીખી લાવીના શીખજે એ દેખાય આપડે બહાર કોઈ ધણી ની વાત કરી હા બાયણું બંધ કરી દવા પછી એક ફાધર હોય અને એને ચાર છોકરા હોય फाधर बदा ने एक सरवा लगे मां बापो के लगे मांप ने पच्ची नहीं बताई जगह मिली केमीन मिली ખાડા ઉગ્યું છે પાણી ભરાય રે છે પૂર્વજનમ નું લઈને આવે તે પણ ચાલે આપનું કશું જ છે ને બાપ ક્રોધી છે એટલે ક્રોધી નીકળ્યો નિમિત છે એને ફક્ત એ પરમાણુ બની જાય પરમાણુ મળી જાય તે મળતો સ્વભાવ છે માથે આયા જન્મ્યા કઈ કઈ મળતા આવતી હોય ઉત્તમ ભાઈ જોડે જો તમે ઉત્તર જન્મ લ્યો જન્મ લ્યો નહી જન્મ છે બળતાવશે જોડે જોડે વધારે દરેક ને આપડે બધા ને બતાવશે આવે તો થાય પેલા બે છોકરા બેના બહુ સારા છે કોણ સમજાણવા નહી ઉછી તું અગી નાનો સૌથી નાનો તને પેલા બે મારતા નથી ના તો બહુ સારું પરીક્ષા નથી ને એ લોકો ત્યાર હોય એટલે એ લોકો સેવામાં હોય દોડા દોડી માં હોય આવું દાદા બાપુજી લે ને પંચ્યાસી માં બ્રેક અક્કલ વાપરી અક્કલ વાપરી પછી લખ્યું એટી સિક્સ માં આપડે સારું લાગશે તમે વાત કરેલી કે છાંસી માં આવશું પાછા એટલે થોડીક લાવી પડે વખત છે ને એટલે કહ્યું થોડુંક ના રાખો Yes, man. yes yes yes. અમે અમે ઈન્ડિયા ગયા તેના મામા પછી બીજા તારી મેળવું ને કેટલા વર્ષો જ્ઞાન તમે પણ કીધેલું તચું જ કિરેલું કીધેલું આપડે તો આપડે કેવી રીતે જાણવું મીના પૂછે તો કેવી રીતે જાણવું કોઈ આવ્યું છે પરત બાજુ ને રાદે બાધે આવેલા જ્ઞાન થી જે ચાલે છે એને જાણેલા જ્ઞાન થી મુખ્ય છે એટલે જ્ઞાન એજ ફક્ત જાણેલું જ્ઞાન કેવાય બાકી બધું કીધેલું કીધેલું જ્ઞાન જરૂર જરૂર તારું નામ શું કયું વિજય કઈ થી તને લોકો મળ્યો બરાબર બસ એટલું જાણે એટલું જ કોક જાણેલું આ ને પેલું અનુભવેલું અને આ અનુભવેલું અનુભવેલું મોક્ષા નહી લેવાની જાતે નથી એમ કે જેટલી મહેનત નઈ કરતા મહેનત નું પરિણામ અને મહેનત નું ફળ મળે તે હારો કરેલો પચાસ હાજર ભેગા થયા હતા નહિ અંગ્રેજી કેરેલો એમ કે દના સમજ પાડી દે કે આવે તો મગજ માં શું સમજાયો ના હોય સાહેબ જે કરજો તો સમજાય નહીં સાહેબ હું બોલુ એમ કે આ જ આ કોને કેવા કેવા ઓકે મોડલ માં જે કરીએ છે તે મોડલ ની અંદર જે કરીએ છે ને તે પુરુષાર્થ અને ઘેર કરીએ છે ઘેર કરીએ છે તે જોર મકાન ભઈએ છે પીએ છે નહીં પીજીએ છે નહીં છે તે રહેશે સદા તે એ એવી શિખર હોય થાય પુરુષાર્થ બોલો નિશાતે તેહો પુરુષાર્થ છે તેહો પુરુષાર્થ છે બાકી બાકી લેવી ના પડે લેવી પડે આમ રાતે ઉગી જવા ઉગી જાય ને આવતી રહી પડી કે ઉઠાઈ કરું કે આપડે દાર્યું ઉઠાઈ કરું કે આપડે દાર્યું બે વાગે ઉઠવું છે ઓઠાય ગદડી મૂકી પડે ને પડી મૂકી પડે શું ગધડી ઉઠાય લગાયેલો નાખેલો ચોખ્ખો થઈ જાય ભાઈ ને ઘેર આવ્યો છું તારી વાઈફ એમ કે મારે ઘેર જ કે છે એ લાઉટી વધારે ગાય લાઈવ જોડે ને એ એ કોઈ લાઉટી વધારે ગાય ત્યાં દુખ ન દેવાય તો તું નિયેદ એટલે કે આટલું દુખ દેવા વધાને કે લાઈવ મે દવાઈ નર કશું વર્ત નહી કોઈ દાડે લાઈવમાં બબડે કે નહી વધા એ કુતને વડવાનું મોડ એ કુત આજુ હતીને વડવાનું એ ઇન્ટરનો લોકો આ હે જયા ફોરુકા દીને કે લુચી આવે કે આ ના હોવાની બોડી તો આમાં બરિયાયે તાર જ્ઞાન લેવાળો છે ટેમ્પર ઉકાલે એ બરો ઠંડુ કરી આપીશ એટલે ટેમ્પ કરિયા બોલો માસુ બહુ ફટ બાબરિયા ને થાય તો કોઈ વાત નહી કોઈ વાત નહી કોઈ વાત કોઈ કો આમ બાકીલા પેટ વટલાયલું વટલાયલું દાદાજી હેમ ભાગ્ય એટલે કોઈ કો આ ભાગ્ય 10 લે કે હેલો અમાર બનશે મે રાખ નહી ન કીતી આ હું નહી કર હે મીઠ ખાવાનું ખાવા દેતા છોકરા કેમ ખાવાય આપણા છોકરા નું ના ખવાય આવું ખાવું જાતે કાપી ને ખાવું એટલું આપણું મજબૂત હોય તો શાક કરું નાખ કાપુ દીડે મનમાં કઈ દુઃખ ના થાય ને કારેલો ગલકો બધું કાપવું તો થાય ને આપણું હાથ એક્સેપ્ટ ના કરે આપડું હાથ સહન કરવાનું શક્તિમાન ના હોય એ તો હાથ એનો પરમાણુ કરાવ તમને ગમતું જ કરી દે પછી આપડે તને કહી દઉં જાતે કાપીન ખાતા જાતે કાપીન ના ખવાય આપડે સીધ ખાતા બે મારી ભાગે ચાલો છે કે મારી સાથે છે સારા માણસ સારા માણસ નો અનુભવ बता नहीं नहीं। नहीं? दिवस हज भूली बेन कही बदा कदा सारा डाया भूली बेन क्या भाई તમને નાના જમા આ પોતકાલ ને ઓળખવા દાદાજી મોટો કાલે લઈ આવીશ પાછો મા નાના ભાઈ નથી પૂછ્યું હજુ પણ પડી જશે મળી ગયા વગર મહેનત સારી અમારા કરતા હોય That's it.